સરલ સ્વભાવ નમન કુટલાઈ સર સ્વભાવ સરળ સ્વભાવ I don't know. ચિતરા નિર્મરે આંદીમા ચમણી છે પીંગલા રાખમ સ્વભેદ્ઞાન હે ડાબી છે ની લા ને जमणी छिंगला राख स्वरूप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 નિર્મ શુદ થયા પછી અભિયા na huh? બોલિયા મેરે આખે છે અગમ અગ પપ્પા સરખી